અતિ મધુર શ્રી કૃષ્ણની લીલા સ્વરૂપો વર્ણન છે સંસાર નીરસ છે રસમાં પરમાત્મા નારાયણ સંસારમાં જેટલા રસ છે મીઠાશ બહુ ઓછી છે કડવાશ વધ્યો બંગલો સરસ ત્રણ ચાર ડિગ્રી તાવ આવી જાય પછી એને પૂછો આજે તારો બંગલો તને કેવો લાગે જણ વસ્તુ સરસ થઈ શકે નહીં સંસાર નીરસ છે માર્ગમાં બે ત્રણ વાર પંચર થઈ જાય પછી ખબર પડે છે મોટર માં કેવી મજા આવે છે સંસાર સુખ દુઃખ થી ભરેલો છે જેનાથી સુખ મળે છે એ જ દુઃખ આપે છે જીવ આનંદની આનંદ છે આનંદ ભગવાન આપે છે પરમાય છે કડવા શું વધારે લોકો કે છે શ્રીખંડ બહુ સરસ છે શ્રીખંડ ખાધા પછી સંસારના બધા વિષયો એવા છે વિષયો ત્યાં સુધી મીઠા છે વિષયો ભોગવ્યા પછી કડવા થઈ જાય વિષયોને જોવાની પણ ઈચ્છા થતી નથી અતિ મધુર રસ એજ શ્રી કૃષ્ણ સુખ લેવાની ઈચ્છા છે ત્યાં દુખ આવે છે સંસારના બધા રસોમાં ભોગ અને ભોગતા એવો ભેદ છે આ પ્રેમ રસ એવો મધુર રસ છે रस्मा भोग्य भोगता एवो भेद मा भोग्य तो आरंभमा भेद अतिशय प्रेम, हुँ तू मा प्रेम, हुँ तू मा प्रेम हुँ ए पुष्ट अलग रही सके आरंभमा भक्त भगवान बे ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્ત રહી શકતો નથી ભગવાન ના સ્વભાવને જીવ જાણતો નથી તેથી જગતના પાછળ ભગવાન અતિ ઉદાર છે ભગવાન જીવને પોતાનું સર્વસ્વ પણ જીવ એવો નથી કે પોતાનું સોળ બીજા એક પરમાત્મા એવા છે પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે છે એને ભગવાન ભગવાન બને પ્રેમ રસમાં આરંભ ભેદ થી થાય છે સમાપ્તિ અભેદમાં થાય છે પછી ભક્ત ને ભગવાન અલગ રહી શકતા નથી ભક્ત નથી જીવ જગત સાથે પ્રેમ કરીને દુખી થયો છે જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે ત્યારે જ દુખ અંત આવે બધી અનુકૂળતા હોય તો પતિ પત્ની ને શ્રગારમાં બહુ મીઠાશ લાગે એવું સમજે છે કે સ્વર્ગ સુખ અમને મળ્યું બહુ સુખ ભોગવ્યું આરંભ માં તો એવું લાગે છે મારી બુદ્ધિ બગડી હતી આરંભ માં શ્રારમાં મીઠા જેવું લાગે છે બધા રસ પરિણામમાં કડવાસ જ આપે છે એ ભક્તિ રસ એવો મધુર રસ પ્રેમ રસ માં કડવા નથી શ્રી કૃષ્ણ પરીક્ષિત રાજા પ્રશ્ન છે શ્રી કૃષ્ણ ની લીલા વિસ્તાર શ્રવણ કરવાની આપણે બધું છોડ્યું કૃષ્ણ કથા છોડી આપને પણ કથામાં આનંદ આવે નોત્સવ કેવી રીતે થયો ભગવાનની બાલ લીલા સાંભળવાની ઈચ્છા છે આપ શંકોચ ન કરો વિસ્તાર પૂર્વક કૃષ્ણ કથા સાંભળવાની બધાની ઈચ્છા છે સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે આ તમારી કથામાં બેઠા પછી મને તરસ લાગતી નથી ભૂખ લાગતી થોડા દિવસો પેલા મને ભૂખ લાગી તરસ લાગી હતી મારી બુદ્ધિ બગડી મેં બ્રાહ્મણ અપમાન કર્યું વર્ણન છે જેનું મન ભક્તિ રસ માં તરબોળ રહે છે મને પાણી પીવાની પણ ઈચ્છા નથી બઉ શાંતિ થી મારી કથા તું સાંભળે છે જગત ને ભૂલી ને ભગવાન માં તન્મ થઈને હું કથા હું તારા ઉપકાર માનું છું શ્રોતાઓના બહુ ઉપકાર શ્રોતા વક્તાના ચંચલ મન ને સ્થિર કરે છે એવમ નિન સાધુવાદમી ભગવાન રાજા ને ધન્યવાદ આપ્યો છે કૃષ્ણ કથા ગંગા પ્રગટ થઈ તે દિવસથી ભાગીરથી ગંગા નો પણ મહિમા ઓછો થયો ભાગીરથી ગંગામાં સ્નાન કરવાથી પાપ નાશ થાય છે લીલા સાંભળવાથી મન બગડ્યું મન શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન થયું કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરવાથી મન ની પણ શુદ્ધિ થાય દુર્યોધન આ અનેક રાજાઓ પ્રજાને ત્રાસ આપે છે મારે તે શું કરે જબરદસ્તી થી રાજા થયો હતો પ્રજા બહુ દુખી થઈ બ્રહ્મા સમુદ્રના કિનારે આદિનારાયણ પરમાત્મા પૂજા કરે છે ચરણ પાદુકાની પૂજા થાય ચરણ સેવા તો લક્ષ્મીજી કરે છે દેવ હોય છે ત્યારે પાદુકાજી ની પૂજા કરે પછી પ્રાર્થના કરે પૂજા કરો પછી પ્રાર્થના લોકો પ્રાર્થના બોલે છે જેટલી તન્મયતા થશે એટલું ફળ જલ્દી મળશે જગત નો સંબંધ છોડો પ્રાર્થના હૃદયનો ભાવ છે ભગવાન બગડ્યું છે મારા મનમાં ખરાબ વિચારો બહુ આવે છે હું પાપ કરીને દુખી થયો છું શું કરું મને પાપ કરવાની ટેવ પડી છે મારો વિવેક રહેતો નથી મળે છે બધા દેવો પ્રાર્થના કરે છે બ્રહ્માજી ની તન્મય ત્યાં થઈ હતી ભગવાન ની દિવ્ય વાણી બ્રહ્માજી એ સાંભળી છે તમે બધા ભગવાન ના અંશે તમારી ચિંતા ભગવાન ને તમે જે દેવ ની પ્રેમથી પૂજા કરો છો જે દેવ નામનો તમે જપ કરો છો કેટલાક લોકો એવા હોય છે પૂજા સેવા તો કરે છે જીવનમાં કોઈ દુખ નો પ્રસંગ આવી જાય તો બહુ ગભરાય હવે શું થશે ભગવાન સન્મુખ કેટલાક ચિંતામાં બેસે છે ભગવાન ને ગમતું નથી ભગવાન કે છે તારો બાપ ઘરમાં બેઠો છે તારી ચિંતા બધી મને જેનો બાપ મરી જાય એને ચિંતા થાય ભગવાન તમારા ઘરમાં છે તમે ભગવાન ના છો તમારી ચિંતા ભગવાન ને ચિંતા ન કરો ચિંતન કરો બ્રહ્માજી દેવો ને સમજાવે છે હવે ભગવાન નો અવતાર થવાનો છે મથુરામાં પ્રાવટ્ય થશે મથુરામાં વસુદેવજી નું લગ્ન દેવકી સાથે થયું છે વસુદેવ દેવકી રથમાં બેઠા છે ઘરમાં જવાની તૈયારી થઈ થમાં સારથી થઈને બેઠો છે પ્રેમથી પોચાડવા જાય રથ નીકળવાની તૈયારી છે અને તે સમયે આકાશવાણી થઈ આકાશવાણીએ કંશને કહ્યું રાજા એ સાંભળ્યું કૌશ ને ક્રોધ આવ્યો મિત્ર શત્રુ થઈ જાય બહુ પ્રેમ કરતો હતો આકાશવાણીએ કહ્યું દેવકીજી આઠમો ગર્ભ તારો કાળ છે જી ને મારી નાખું મારા કાળ નો જન્મ થશે નહી વસુદેવજી કંસ રાજાને સમજાવે છે તમે આ કરો જન્મ મરણ ની ઘટમાળ છૂટતી નથી મરણનું નિવારણ અશક્ય છે મરણ સુધારવાનો પ્રયત્ન ભક્તિ કરો મરણ મંગલમય થશે જેનું મરણ મંગલમય થયું એ કોઈ માના પેટમાં જતો નથી મરણ બગડે છે વેરથી કોઈ જીવ સાથે અણબનાવ થયો હોય એકાદ વાર જય શ્રી કૃષ્ણ મેં ભોગવ્યું ન હોય બહુ સુખ ભોગવ્યું સુ મળ્યું ભોગમાં ક્ષણિક સુખ છે ભોગી ભૂખ્યો જ રહે છે ત્યાગથી તૃપ્તિ થાય વિનાશ કરે છે એનું મરણ મંગલમય થાય જેનું મરણ મંગલમય થયું એનો ફરીથી જન્મ થતો નથી મરણ નું સમજાવે છે આ તારી નાની બેન છે એને તું મારે તો જગત માં તે છી ભાઈ વુલસી જુદ્ધ ભયો પાપ કરતો નથી જે જીભથી પાપ કરતો નથી એ મહાન તીર્થ મારે છે મન પવિત્ર રાખવું એ જ મોટું તીર્થ છે તારી જગત માં મારી નાની બેન છે હું મારું તો મારી અપકીર્તિ થશે વચન આપું વચન આપ્યું કંસ ના ત્રાસ થી દેવકીને છોડાવી વસુદેવજી ઘેર ગયા બાળકનો જન્મ થયો બાળક બઉન આપ્યું છે ગઈ વકીજી રડવા લાગ્યા મારો ભાઈ કાળ જેવો એને મારી નાખ્યો વસુદેવજી એ કહ્યું ગમે તે થાય મારે પાપ કરવું નથી હું પાપ નહીં કરું વિશ્વાસ ઘાતે બહુ મોટું પાક રાજાના આગળ રાખ્યો છે ત્રણ ચાર દિવસ નો બાળક હતો એને જોઈને કંસ નું હૃદય પી ગયું છે આ વસુદેવજી મહાત્મા છે એમને પાક ની કેટલી ભીખ લાગે છે દીકરો થયો આકાશવાણી એ મને કહ્યું છે દેવકી નો આઠમો ગર્ભ એ મારો કાળ છે આ તો પહેલો દીકરો જેને મારવાથી મને સોલા મને બાલ હત્યા નું પાપ લાગશે સાત બાળકો ને હું નહી મારું આઠમો જે થશે એ મારો કાળ છે ભગવાન ને કોઈ પણ લીલા કરવી હોય તો નારદજી ને ખબર પડે છે ભગવાનની શું ઈચ્છા છે એવું દેખાય છે નારદજી મારા જ્યાં જાય છે ત્યાં કલહ જગાડે છે નારદજી ના કલહ થી અનેક જીવો નું કલ્યાણ થાય ગયો હતો આ સ્વર્ગમાં દેવોની ખાનગી સભા થઈ હતી આ વાતો હું તને કઉીક તો નથી પરંતુ તો મારો ખાસ તેથી લાગણી થી તને કેવા સાધારણ માનવું નહી શત્રુ બે સરખા જોવે છે સાધારણ પાપ પણ મન ને બહુ બગાડે છે સાધારણ પાપ પણ ભક્તિ બહુ વિઘ્ન કરે છે શત્રુને સાધારણ ગણવું અરે દેવો ની ભાષા ભરેલી હોય અંગુઠા થી ગણતરી કરો તો આ ટલી આંગળી પાંચમી થાય અને ટચલી આંગળી થી ગણતરી કરો તો અંગુઠો પાંચમો થાય મારા આઠમો જે થવાનો છે એને જ પહેલો ગણીએ તો આજનો આઠમો થઈ છે કે ગમે તે આઠમો થઈ છે કાજા કહ્યું ત્યારે બાળકને હું મારી નાખું નારદજી નારાયણ નારદજી વિચાર કરે છે હું એને કહું બાળકો ને મારી નાખ તો બાળ હત્યાનું પાપ છોડું મારા માથે તને યોગ લાગે એવું કરે નારાયણ નારાયણ કરતા સંધ્યા કરવા ગયા કૌશ વિચાર કરવા લાગ્યો સંત કોઈ દિવસે એવું બોલે જુએ છે અને કૌશ બાળકને મારે વસુદેવ દેવકીને કારાગ્રહ માં રાખ્યા છે કોઈ અપરાધ નહી હાથમાં પગમાં બેડી છે ભક્તિ કરે તેને બહુ મધુર ફળ મળે શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે આનંદ સુખ દુઃખ થી પર હોય છે સુખ દુઃખ થી પર થવાનું એટલે જ આવે સંસારમાં સુખ મળે તો વધારે ભક્તિ કરો આ ખોટું સુખ છે આનો વિનાશ થવાનો છે આ કાચું છે પ્રભુએ મને સાચું સુખ આપ્યું નથી તમારા જીવનમાં કોઈ દુખ પ્રસંગ આવે તો દુઃખ ને સુખ માનો જે સુખ દુઃખ થી પર થાય છે એને આનંદ મળે છે સુખ ને દુઃખ માની ને ભક્તિ કરો જીવનમાં કોઈ દુઃખ નો પ્રસંગ આવે એને સુખ માનો પ્રભુએ સાવધાન કરવા માટે ભક્તિ કરો જ્યાં સુખ છે ત્યાં દુખ છે જ્યાં દુખ છે ત્યાં સુખ છે જ્યાં સુખ નથી જ્યાં દુખ નથી ત્યાં આનંદ વળો આનંદ એ જ શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ આનંદો બ્રહ્મે દિવ્યજાના પરમાત્મા છે કાર દુઃખ છે દુખમાં હૈયું બાળતા નથી મન શાંત છે પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે મારા ભગવાન ને ખોટું કરતા આવડે જ નહીં અમને કેદ માં રાખ્યા છે ભક્તિ કરવાનો સમય અહિયાં બહુ મળે આખો દિવસ ભક્તિ કરવા માટે પ્રભુએ અમને કેદ માં રાખ્યા પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું સંતિ નો નાશ સંપત્તિ નો નાશ થયો કોઈ અપરાધ નહી હાથ પગમાં બે શાંતિ થી નારાયણ નારાયણ નારાયણ કીર્તન કરે ધ્યાન કરે છે દેવતીજી ના પેટમાં તારો જન્મ યશોદાજી ના ત્યાં કન્યા ઉપરી થાય મારું પ્રાગટ્ય મથુરાના કારાગ્રહ થશે વસુદેવજી મને લઈને ગોકુળ આવશે અને તને લઈને પાછા મથુરા જશે કૌશ તને મારવાનો પ્રયત્ન કરશે તો એના હાથમાંથી ભગવાન જગત માં આવે છે ત્યારે ભગવાન પણ માયા જરૂર પડે છે સંસાર માયા છે સંસારમાં કોઈક પણ કામ માયા વિના થતું નથી માયાનો ઉપયોગ કરો માયા ગુલામ ન બનો જીવ માયા નો ઉપયોગ કરે છે ત્યારે સ્વરૂપ ને ભૂલે છે લાગે છે જીવ માયા ના આધીન થઈને અતિ સુખ ભોગવે છે ત્યારે માયા રાક્ષસી થઈ જાય પછી રાખજો ભગવાન જગત માં આવે છે ત્યારે ભગવાન ને પણ માયા ની જરૂર પડે છે ભગવાન માયા આધીન થતા નથી યોગ માયા એવી આજ્ઞા કરી છે બલરામજીને ત્યાંથી ઉઠાવીને રોહિણીજીના પેટમાં રાખ્યા છે નવ માસ પરિપૂર્ણ થયા છે પરમ પવિત્ર ભાદ્રપદમાસ શુક્લ પક્ષ ઝી તિથિ મધ્યાહન કાળમાં શ્રી રાઉજી મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન ના મોટા ભાઈ બલરામજી પ્રગટ થયા બલરામજી મહારાજ શબ્દ બ્રહ્મ છે બલરામજી મહારાજ આખ ઉગાડતા નથી યશોદામાં ને ચિંતા થાય છે આ બાળકને કોઈ ની નજર લાગી છે આંખ ઉગાડતો નથી સાંડ ઋષિ ના ધર્મ પત્ની ને બોલાવ્યા છે પૂર્ણ માસી ને કહ્યું છે તમે નજર ઉતારો બાળક ના લક્ષણ બધા બહુ સારા છે યશોદા આ બાળકના પગલા થયા છે આ બહુ ભાગશાળી છે હવે તારા ઘેર દીકરો થશે આંખ બંધ રાખીને કોઈ નું ધ્યાન કરે થશે. ગોકુળમાં જેટલા બાળકો છે તે બધા જ મહારાજ છે પૂર્ણ માસીએ કહ્યું એવું છોકરો થવો જ જોઈએ અને લક્ષણ બહુ સારા છે ત્યાં બાળક આવશે પછી આંખ ઉગાડશે આંખ આપીશ તમે જેને આંખ આપો છો એ આંખ માંથી તમારા મનમાં ઘુસી જાય આખ આપતા પેલા વિચાર કરો કોને આંખ આપવા ભાવ થી આંખ આપું છું શ્રી કૃષ્ણ ને આંખ માંથી અંદર લઈ જઈશ પછી જગત ને નજર આપીશ બલરામજી મહારાજ તેથી આંખ ઉગાડતા નથી નાનકડું ગોકળું ગામ છે નવાનો યશોદામાં આશીર્વાદ આપતા નંદા ના ગુકુળમાં અમે બહુ આનંદ માં છીએ નંદ બાવા બધાની કાળજી રાખે છે મારા ગામમાં કોઈ ભૂખ્યો ન કોઈ ઉઘાડવો પડે નહીં મારા ગામમાં કોઈ ના કે ઝઘડો થાય નહીં નાનકડું ગોકુળું ગામ છે નવા નું કોઈ શત્રુ નથી સર્વ સાથે પ્રેમ છે નજીને દીકરો નથી એક બાળક થાય તો બધાની છે બધા વ્રજવાસીઓ નંદ બાબા ના ઘેર થાય માટે નિર્જળ એકાદશી વ્રત કરી ભાદ્રપદ શુદ્ધી ના દિવસે બલરામજી પ્રગટ થયા છે નારાયણ બનાવે છે નંદ બાબા થી કરો થાય પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા જે ઘરમાં બધા એકાદશી નું વ્રત કરે છે જે ઘરમાં ગાય ની પૂજા થાય ગરીબ છે એમનું જીવન શુદ્ધ છે કપટ કરીને પાપ કરીને પૈસો કમાવવાની અક્કલ જ નથી બોળા બધા એકાદશી નું વ્રત કરે છે સાધુ આવે બ્રાહ્મણ આવે બહુ પ્રેમ છે આનંદ આપ્યો છે ગોકુળ ના વ્રજવાસી બધા એકાદશી નું કરે નારાયણ મનાવે ત્રેવીસ એકાદશીઓ થયા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા દેવકી ના હૃદયમાં ભગવાન પ્રવેશ કરે કૃષ્ણ યશોદાજી ના પેટમાં ગર્ભ છે યોગ માયા સમજી ગયો છે દેવકી ના મુખમાં તેજ બહુ દેખાય છે મારો કાળે ના પેટમાં આવ્યો છે સાવધાન કરે ત્રિ નિ જી ને આશ્વાસન આપ્યું છે ઘભરાશો ને હવે ભગવાન પ્રગટ થવાનું નવમાં પ્રભુ ના પ્રાગત્યનો હવે સમય થયો